પોતાની ભાષામાં સમજાય ને આપડે ના બધું હોય ને સ્પર્ધા વાળા એને હેરાન કરી નાખે સંસારી જ્ઞાન દીધું એરાન કરે કારણ કે વેપારીઓ મજબૂત સ્પર્ધા હોય છે ને સ્પર્ધા થાય છે આગળવા ઈચ્છા છે સ્પર્ધા ઉકેલ તો લાવે ને આપણે સ્પર્ધામાં બિલકુલ ના આવી જ્યાં સુધી આપણને અમુક અમુક અદ સુધી આવ્યા નથી બધા માર્ગ ભેગા થાય ત્યાં સુધી આવ્યા નથી ત્યાં સુધી સ્પર્ધા રાખવાની શું કઈ છે અને બધા માર્ગો એક જગ્યાએ ભેગા થાય અને મોક્ષ દરવાજો શરૂઆત થાય છે એ વેદાંત માર્ગ હોય કે ના દેખાય જેવો ત્યાં વટાવો એવું બતાવી દે કારણ કે દસ અગજ નો ઈરો હોય જેને ચાર લાખનો સમજાય એને ચાર લાખનો ફાયદો થાય જેને દસ લાખનો સમજાયો તેને દસ લાખનો ફાયદો હોય દસ અગજ નો પણ હવે તો એટલું બધું એટલી બધી પારખી ક્યાંથી લાગે ઘરે પણ આવવું મુશ્કેલ છે ના એક એક શબ્દોમાં બધું આખા બધા આગમ આવી જતો એક એક શબ્દમાં પણ એ પારખ મુશ્કેલ એની પરીક્ષા કરવાની થોડી મુશ્કેલ છે એક એક શબ્દમાં બધા અડતાલીસે આગળ આવી જતા કે કે સુપ્રમા પાઈ નાનું એટલે કેશ બેન્ક છે એટલે એટલું શબ્દ બહાર એ કેશ બેન્ક છે બહાર આવી ગયું ઉપર જેટલું તારા કે એક ઘટાવાય એટલે બતાવી દીધું ઠીક હૈ બિલકુલ ડાય દેને દે સુ થાય કેટલાક તો એવા સુધારે રહ્યા છે કે ટિકેટમાં ખામી આવી જાય છે અરે ભાઈ એક જગ્યા પહોંચલો રે તો આગળ કલાકમાં આપણા તૈયાર થયા છે તો આ તો બે પણ એનું કાપ શું રહી જાય શું થાય એને પછી વડીયા નહીં થકો ના થયો એમ કંઈ થકો આપવા નથી એવું નગરાચંદો હોય ને અમારી વિનય ધર્મ સમજાય જઈએ પરમ મોક્ષ છે આ પરમ વિનયનો માર્ગ છે અહીંયા આગળ આટલું બધું આટલા અત્યાર છે તેને જ્ઞાન આપ્યું છે પણ અહીં લો નહીં કોઈ પણ પ્રકારનો કાયદો નહીં કે તમારો આમ તો આમ બેસે કઈ આમ બેસે તો આમ કોઈ આમ કોઈ આમ જેને જેવું અનુકૂળ આવે તો એવું પરમ વિનય રાખવાનો કેવું પરમ વિનય પરમ એનીથી મોક્ષ એ ભાઈ જો કાયદો હોય તો મોક્ષ થાય જ નહીં જો કાયદો હોય જ્યાં આગળ સત્સંગ હોય એ સીધા બેસો આમ નહીં બેસતા આમ બેસવાનું એટલે વિકલ્પોમાં જ રહે ને એ માણસ એટલે કાયદો હોય તો મોક્ષ ના હોય અહીંયા આગળ કાયદા બધાનો લો લો કેવો લો છે ખરો પણ નો લો કેવું એટલે અહીંયા આગળ તો એવું નહીં કે તમે ચાર વાર એટીએમ ના આવે નહીં જ્યારે આવે ત્યારે આવે જ્યારે જાય ત્યારે જાય અમે તો કહી શું છીએ કે અમારી આજ્ઞા બરોબર ના પડતો વળવું નહીં પડેલું પણ જયારે પૂછવા આવે ખરી પડે ત્યારે હું કોઈ આજ્ઞા પાડું છું કે એવું જ બધું કારણ કે બરોબર પડાતી નથી બહાર જરૂર હું તેને કે કરવું પછી આવે એમાં હેલી હેલમ હેલી છે આ દુનિયામાં કોઈ ચીજ એવી હેલી ના હોય એવી આજ્ઞાઓ હેલી છે આ દુનિયામાં કોઈ ચીજ હેલી ના હોય કેટલી હેલી આજ્ઞાઓ છે પાંચ જ આજ્ઞા આપણે સુધી પછી તમારે શાસ્ત્ર માત્ર તમને જેમ અનુકૂળ આવે એમ વેપાર કર્યા કરો છોકરીઓ પહેણવાની એ નિરાંત છોડીઓ પહેણવાની કે બેન્ડ બંગાવીને ગેરફ્ટર માથે છોકરીને કચ્છી કરવાનું કારણ કે આપણે નિરાવો કરીએ છીએ આત્મા નિરાળો જ્યાં નિરાળા છે ભરદરાજાને રાત ચલાવતા હતા નળિયો લડતા હતા અને તેઓ હતી ભરદરાજા એ ભગવાનને કે મારે મોક્ષ દેવું છે ને આખો તમે મૂડી લીધા તો મને મૂડી દો કે મારે આ વાણીઓ લેતી નથી જતા રીતે ભગવાને કહ્યું કે ના ભાઈ એ માર્ગ જુદો છે ને તને હું બીજો રક્તો બતાડું છું બધું તને મોક્ષ થાય તને અક્રમ વિજ્ઞાન કેવું કે તને લડી લડતા તને દોષ લે નહીં એ જ્ઞાન આપ્યું હતું કદાચ મૂળ રાજા હતા ને એટલે આ તો મારે અત્યારે તમને એમ કહ્યું કે નોકર રાખજો તો સમજ નોકરી કરતા હું ચીપ નો તમને રાખવાનું એટલે આ મારી ચેતવનારો હું મૂકી આપું છું ભાઈ ચેતવનારો સાબુત રાખું કે ક્યાં જ કરે નિરંતર કે કરે પછી આવે છે બગડે નહીં સંસાર તો ઉલટો સુધરે ત્યાર પછી શું થાય કારણ કે કષાય ઓછા કસાય આ સંસાર બાધક શું છે ત્યારે કસાય જે મંદ કસાય છે ને તેનો સંસાર રૂપા હોય કેવું હોય તો આ કસાઈ હોય થાય ને તો અડધા કલાકમાં કેટલું કામ હોય જઈને બે કલાક એક કલાક દોઢ કલાક કામ કરે તો બહુ થઈ ગયાનું કામ એનાથી મધુની પાસે આઠ કલાકની લીધી ના હોય છે ને એનું ગુણ એવું લઈને આવ્યો જ્ઞાન આપ્યા પછી ઊંચું થાય એક મિલમાં કેવળ દર્શન સુધી પહોંચાડે છે એમના રંગ નો ઘડાયા કાળા ના રંગ નો એ ન એ રંગ તો પેલા સૂર્ય ના કિરણ ને લઈને ભવિષ્કાર વ્યવસ્થિત ના તાપા માં આપડે ભાગ શું રહ્યું વર્તમાન વર્તમાન જે આવે ભોગવો કે શું કે છે જરાબે વર્તમાન બગડે જાય એટલે બહુ બહુ બગાડી રહ્યું છે આવું બધું બધું સાધન હોય ભોગ આવ્યો હોય ત્યારે વળી જ સંભાળે વરી જ આવે ભોગ સંભાળે ઘણી પેલા બધું ફ્રેકચર થઈ ગયું ગોન ગોન ગોન મૂર્ખ માણસ નો મૂર્ખ માણસ હોય ગોન વર્તમાન આત્મ હિસાબ અને જ્ઞાની નો તો સંપૂર્ણ હિસાબ થયો જ્ઞાની નો તો પોતે સિદ્ધાર્થમાં થયો સિદ્ધાર્થ સંપૂર્ણ હિસાબ થયો બરોબર છે વર્તમાન બગાડશું નહીં કેસમાન બગડેલું આવે તો પાછું આપણું છે રસમાન સુધારું આવ્યું વર્તમાન નિરંતર વર્તમાન માં ચાર મહિના તાબામાં આપડે શું લેવા દેવાય વ્યવસ્થા તાબા માં છે એના હાથમાં સત્તા છે સત્તા આપણા હાથમાં છે ને વર્તમાન માં શું થાય વર્તમાન માં મને બિનારે હોય ભૂસકાંભાળે છે ભૂતકાળ સાંભળે છે ભૂસ્કાર સંભાશે નહીં ભાઈષ્કાર અહંકારી જેને એ કહ્યું હોય તો આપડે પુસાદ કેવો હોવો ને વર્તમાન નો રહેવાનું આપડે ઉછા પુરસાદ હોય છતાં એ ટકેલી જ આવ્યા બરોબર ન્યુટ્રલ થઈ જાય આજે વર્તમાનથી એ જ ભૂતકાળ થવાનો છે ને હમ જે ભૂતકાળ ને સંભાળે છે એનો જો કોઈ ઉપયોગ થવાનો હોય તો આજે વર્તમાન છે અમુક ઘડી પછી ભૂતકાળ થવાનું છે અમદાવાદ ના શેઠિયાઓ બત્રીબાદ આવે તો તમિલમાં હોય તો એ ચક્કર જગ્યા હાર્ટ એટેક થશે રાખવું જોઈએ વકીલો એપ્સન્ટ રાખે છે ના મિલ માલિકો રાખે છે એક મિલ માલિક તો રડતો તો આવું મેં વાત કરી હતી તો આ માથું નાખીને રડવા માંડે ડોક્ટર નો બે નંબર હતા કે તો હું જ આવું કરું છું કે ભાઈ બધા કરે તમે આવું લડશો નહીં કરી જ્ઞાન કોને થયું થાય એ આત્મા ભોગવે છે અહંકાર શું કે આત્મા ભોગવે અહંકાર આ તો રડવા માટે કાલ માયા વાળા થાય નહી પીવા માંથી ના કે અત્યારે તો કરોડાપતિ હોય છે કરોડપતિ એમ થવું તું પછી આમ જોઈ લે છે પોતાની જાત ને એવું કે કરોડપતિ થઇ ગયો અને મેવી ગુરુનો આખો આખો એના બાપના સમજો આખો દારો વરી દારો કીન પડી રહે છે બધા આ બધા પાપના જ આખો દારો પાપના વેપાર કોનું કોનું પડ લેવું કોનું ભૂમિ લેવું કોનું અહસનું ભૂમિ લેવું બધું આ કે પર બુદ્ધા લે આ કળયુગના કળયુગના છેને ધ્યાવેલા રિટેન ટીકી દેને તો સાચું કહે તો બધાય કરોડપતિઓ છે બધા 10 કરોડપતિ છે આ લેખના કરોડ છે એ કરોડ ના છે એ કરોડ હે કરોડ તો આપણે કરોડ ગણું 3 થી આગળ 3 થી હા એ પછી આ 10000 પર કેમેરા પાન કરે છે હા અને 10000 પર તમારી પાસે કેમેરા પાન કરે છે ઓકે એમ કે હા બસ જય જય તો નહીં પણ અણહક નો લાખો દાળો વિચાર આવે છે કેમ તમે પડાયેલું કેમ કરી સરખા ના પડાય લઉં કેમ કરી ઇન્સ્ટર ના કાઢી લઉં તો બધું અણહક નું ખોળે છે આને ખતું ઘરડું કેવાય છે રિટર્ન ટિકિટ લઈ ને આવેલા લોકોને જોતા આવડતો નથી માથું બાર નાખેલું જેમ તરફ એમ તરફ અને પોતે ભગવાન અને હું આ તરફ માથરા માં હું કામ કર્યો છે એક ભગવાન માં કર્યો છે ભગવાન છે એવું જાણતો નથી ને સુધાર્થ માં સુપર ફી હશે આપડે એક લાખ પાંચ લાખ રૂપિયા એમ થતા કે ધંધામાં બિઝનેસ માં ભરી ગયા નફાના પછી મસ્તી મસ્તી રેલા રૂપિયા ની મસ્તી રે તે દીકરી મસ્તી મળે અને પાછા બે મહિના પછી દસ લાખ ખોવાયા ખોટ આવે ત્યારે ખોટ નો વિચાર થાય વર્તમાનમાં બને રહ્યો કેવાય કે આ ફોરિડ લોકો વર્તમાન રહે છે કારણ કે એ સાહજી જ પ્રજા છે બાર મહિના સુધી ના ભૂલા કસાઈ પ્રજા હિન્દુસ્તાન માં એક પણ માણસ ઇન્દ્રિય પ્રેમી નથી કસાય પ્રેમી છે શું કસાય પ્રેમી એટલે ચાર માંથી એક જગા એ મુ જ હોય તો જ હોય આખો દાડે ચાર માંથી એક જગ્યાએ હોય જ એટલે ઇન્દ્રિયો ભોગવતો નથી આ તો ઇન્દ્રિયો વિષય સાથે ભોગવું માટે બધું કરી શકે નરકે જવા તો એટલે જાય પણ હું પોતાડ પુનર્જન્મ માં પુનર્જન્મી છે કસાય ઓછા ના કરે પછી ઓછા કરે પણ કસાયો વધતા જાય પછી વધ્યા પછી કસાયો બહુ દુઃખ છે આ તો આ આપડે પછીયા ત્યારથી કસાય એવો થાય ઓછા કરવા મારે અને આવે કશાય છે કે જે થોડીપણે ચિંતા નહીં એ જમીન કોઈ કરવી વાત નહીં એમાં સામાજિક દુષ્કરો ના હોય સમાજને બંધનો ના હોય આ કસાય પ્રેમીઓ બધા સમાજના બંધન હોય જાત જાતના બંધનો પડેલા લોર્ધા જાત જાતની સ્પર્ધા એ જોઈને ધંધાની સ્પર્ધા એ ઇમ્પોર્ટ મેટર છે કોઈ કોઈ જ્ઞાનની સ્પર્ધા એ વસ્તુ જ્ઞાનને વધાર તો હંકા હોય કોઈ પછી એકલો હોય તો અત્યાર જણ હોય ક્ષણ વાય જ્ઞાન ના હોય તો જ્ઞાન જાળવી ત્યાં કરે શું છે કે હું કોણ છું આ બધું શું છે કોણ કારો બાપો વર્લ્ડમાં કોઈ ચલાવનારો સંદાસ જવાની શક્તિ નથી વર્લ્ડમાં કોઈ એવો પાછો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય સંદાસ સ્વતંત્ર શક્તિ વાળો ગયેલો તો નહીં ભાઈ તો પછી આ શું ભરવાના છે હું કરું હું કરું એટલે કરો આવતા ભવ બગાડી નાખ્યા ને કલાસ કરી નાખ્યા અને પાછા બે ભાગ ચાર ભાગમાં રહેવાની જઈએ આવ્યો એક ચિંતા ચિંતા બાંધો ચિંતા જેવો કોઈ હંકાર નથી ચિંતા ખરાબ એના મનમાં માની બેઠો મારા વગર ચાલવાનું નથી મેં ચક્કર તું ના તો ચાલી છે તું આજે એ રસોડ રસોડું બધું ચાલે કરશે શું કર્યું કઈ ગણ કઈ ગારણ ગયો આજે એક જણ કે છે કે આ જગીઓ નામ ને પથરો પડ્યો તો વાગ્યું ગુજરાત માં આજે એક જગ્યા એવું બેઠો હતો જગજીવન રામ ને પથરો પડ્યો જગજીવન રામ ને તો ગાંધીજી ને ગોળી પડી ત્યાં સુધી તમે રહ્યા તો પછી જગદીવ હિસાબ જ છો બરાબર હિન્દુ ગોળી દેવાનું છે ગોળી મારી આ હિન્દુસ્તાન ને તો ગાંધીરામ ને પથરો મારે એમાં આશ્ચર્ય એના હિસાબે કશું નથી સામાન બધો છે દેખાડે એ રીતે ત્યારે આપણને એમ લાગે કે આ બધું સારું બોલે છે હા આપણને ગમતું હોય છે ને એવું બીજા બોલે એટલે કે સમજુ માણસ છે બંધાયેલો છે તેઓ કસાય ને આધીન બુ શું કરે નેખાય કરે છે મને આ તો આ ગયો મોડું થઈ હિતકારી છે નફો ટોટો દેખાડનારી છે મારા મોક્ષ માં જઈ લઈ જવા માટે બુદ્ધિ ની જરૂરત બુદ્ધિ ધ્વંદ કર્યા આ ધ્વંદિ કર છે ને કઈ બે હા છે ને આ જગ્યા અમારી બુદ્ધિ છે ને બુદ્ધિ અમને એવું દેખાય તારે જ બંધ કરશે બુદ્ધિ હોય ને ભૂત માન શું બંધ કરશે આપડે કાઢી કરે છે આ હેડ્યા એ પાછા બોલાવે દાદરા બે ઉતર્યા પછી ના પાછા આવો રાખડી ના હોય એ જગ્યા નોકરી કરવાનો ના બુદ્ધિનો ઉપયોગ જ્ઞાન હોય તો બુદ્ધિ નો ઉપયોગ કરવાની જરૂર નથી જ્ઞાન ના મળ્યું હોય કે જગત બધાને બુદ્ધિ ની જરૂર છે જ્યાં સુધી ફૂલ લાઈટ ના હોય ત્યાં સુધી કોઈ લાઈટ તો જોઈએ ને આપડે લાઈટ જતી રહીએ કેન્ડલ સગાવી જાય છે પણ જો કેન્ડલ લાઈટ આવે તો કેન્ડલ સગાવવા મૂળ માણો છો કે જેવું અનુભવ અત્યારે તમારા બુદ્ધિ કામ નહીં કરે જ્ઞાન કામ કર્યું તમારા મન નું માન કરે મારી બુદ્ધિ કામ કરો કારણ કે બુદ્ધિમય સલાહ આપ્યા કરે છે સો પ્રકાશિત બુદ્ધિ પર પ્રકાશિત છે શું છે બાર જગ્યા થી દેલે સુરેરાણનો અજવાળુ અયગા હરીષો પરણ અજવાળુ હરીષન અજવાળુ હી કરે એ અજવાળા થી કામ લેવે એનું કુટી અને પરમાં એકલો જ પ્રકાશ આપે અને આત્મા સ્વપર પ્રકાશ પોતાનો પોતાનો પ્રકાશ આપે ઉપર આવી છે હવે કી ખબર કેમ પડે ને આ આ સ્વપ્રકાશિત છે કે પરપ્રકાશિત છે કે કે આપણા અંતર માન કે એ એનો અને પેલો પ્રકાશ પ્રકાશવા ચાલતો નથી આત્મા નો પ્રકાશવા ચાલતો નથી આ પ્રકાશ મળ્યો છે ઓછા દેખાતા હવે એટલા બધા દોષો દેખાય છે એનાથી ઉતું વધારે ગભરામણ થાય છે હા ગભરામાન વધારે થાય તો આપડે એને પ્રગતિ કહેવાતી હોય થોડું બોટો લોકો નીકળી જાય એવું પ્રગતિ છે એ પથરો થઈ જાય ને આ હિન્દાસ લોકો મુસ્લિમ ખોરાક ખાય તો એવું કીધી ગયો છે દોસ્તી ખાય ને સગ્યા નું ભાઈ ચિંતા થાય તો દરેક મુસલમાન ચિંતા મય થાય પણ હું સંભળાય જ નહીં પછી માણસ ને સગ્યો સુરા અને આ દરભાદ વાળા નું તો સંભળાય આપડે જાડું એટલે એટલે એના ભાઈ ચિંતા થાય તો અભરાય ની શલીઓ સુઈ ગયો નિર્વાત પર્ક માં આપડે એમ ના ચિંતા થાય છે કેભળાય છે તંત્ર અને એને ચિંતા થતી નથી એ તો કૂતું એનું હલકું ને હે એને ચિંતા નથી થતી એ તો હલકું કુઠું એટલે ચિંતા થાય એ માણસ જાણે ત્યારે ચિંતા થાય ચિંતા ખોટી થઈ ખરી થઈ એ જુદી વાત એ જુદી વસ્તુ પણ એને ચિંતા થઈ એટલે એને એમ કે આ વસ્તુ કરવા જેવી છે આ નથી કરવા જેવી નથી કરવા જેવી થાય છે અને એને દૂર કરવાની વાત નથી થતી એટલે એને ચિંતા થાય હા જોઈએ તે વસ્તુ મળતી નથી ને ક્યારે મળે એનો એનો ઉપાય જલ્દી જડતો નથી માટે ચિંતા થાય આ જુદા જુદા કારણો લઈને ચિંતા થાય હવે જે ચિંતા છે એ જ્ઞાન નો કઈ ખ્યાલ છે ભગનામ નો ખ્યાલ આપવા વાળી નથી હા અંધકાર નો ખ્યાલ ચિંતા નથી એટલે ચિંતા જેને થાય એ તો જીવંત હોય મને લાગે આ ચિંતા નથી સારી ચિંતા આરોપ માંગવામાં આવે એટલે નિરંતર આરોપ લખી રહ્યા એ સદીઓ હોય કે જેન્ટ હોય ચિંતા હું આજે ચિંતા કહેવા માંગુ છું આ પબ્લિક માં કહેવાય ચિંતા નહીં સારફરા સરકાર ચિંતા અમુક અમુક ચિંતા કોને કહેવાય છે પોતે લગામ કાપનું ચાલે મારા ભગવાને કહ્યું કે આ મોટા મોટો હંકાર એના વગર ચાલતું જ નથી ને ચાલતું હોય એ ના હોય ને ચાલે જ એટલા બધું ચિંતા કર્યાન માં રહ્યો વર્તમાન માં રહો આ શું લોકો ચલાવવું પડતું નથી આ જગત ચાલતું છે ચાલશે એવું ચલાવવાનું છે ચાલતા ને ચલાવવાનું છે જો વાંધો પડ્યો કે ચાલ્યા કરતા આપણે શું કે વાંધો આવ્યો ચાલતું છે દારા કરે છે એને ચલાવવાનું કેવું ચાલુ છે બીજી કશું કરવાનું નથી તમારે ફલાણું આગળ તૂટી ગયું કરવાનું સેવા કરવાનું ચાલ્યા કરે વર્તમાન વર્તવું પત્રીજા બોલ્યા <fen> કાકી ની વાત તો થાય ના રડવા આવે છે ચક્કરો કઈ કઈ જાતના ચક્કરો આ પ્રજા તો સિનેમા માં રડે છે પ્રેમ હોતો છે આ તો આદર્શી જ છે માણસ ની નથી આત્મા ની નથી આતો આ તો આ તો પ્રેમ થી જે વધે નહી ઘટેવાય શ બઉ ખબર પડે નાના બાહ ને બહુ ખબર પડે દોઢ વર્ષ ના ખબર પડે બધાને ખબર પડે કારણ પ્રેમ એમના પ્રેમ એમના બીજું બધું આશક્તિ આશક્તિ એટલે શું છે કે લોક ના જેવો ગુણ છે ભાવ લે તો પ્રેમ ઘટે નહીં ફૂલ ચડાવે તો પ્રેમ વધી ના જાય એનો અને પ્રેમ કેવાય કે આ તો ભ્રાંતિ નો ભ્રાંતિ નો શબ્દ છે ભ્રાંતિ કહેતા સારું લાગે ઘન ચકર કહેતા કડું લાગે આપડું બધું ઘોર આપવાનું કરો છો એટલું કરવાનું કે છે પણ આ તો એમને જાગ્રત કરવા માટે બૂ પાડવું પડે કેવી કે ભ્રાંતિ એટલે ચક્કર ચક્કરે ચડેલો જીવ ભ્રાંતિ એટલે જાગૃત કરવા માટે નહી તો આમ પબ્લિક ને ના બદલીએ પબ્લિક ને ભ્રાંતિ થઈએ આ તો જેને જાગ્રત કરવા હોય તેને કેવું પડે કે હકીકત આમ છે માર્કેટ એમ કરી દેશો આ જે કવિ લોક બધા કવિ છે કવિલોક જે કવિ થઈ ગયા એ પ્રેમ ને દરિયા ની ભૂખ ભરતી અને ઓઠ સાથે કેમ સરખાવતા દરિયામાં ભરતી આવે દરિયા ને દરિયા ને દરિયા ને પણ પ્રેમ ની જોડે પણ આવે છે પ્રેમ ને આની સાથે આપણું જગત ભરતી ઓઠન આગત કે આપડે ખાવા મહિના એ પાણી એટલે જગત જ ભરતી ઓટ જવાનું છે પાછું આખી અને લોચના ખેતાડ ને આ જગત આશરે મને પ્રેમ છે વધે એટલે પ્રેમ ના કહેવાય અને પ્રેમ વધે ન ઘટે ચાર વીસ લાખ માં ખરીદું રતન ચાર ના આપડે નાનું છે મૂર્ખ બનાવવાનું કારણ આપણે મૂર્ખ બનાવું કાઢવાનું છે શું છે પ્રેમ હોય શુદ્ધાત્મા લોર સોમનાથમાં કયા આત્મા આપ માં પણ ખોઈ નાખી શક્યા ખોલવા માટે મળવા પરિણામ આશક્તિ નો એક ભાગ કહેવું ને કે તેનો તફાવત ના હોય વધે નઈ ને ઘટેચા પ્રેમ ના સ્વરૂપ વિશે બીજો કોઈ ગુણ છે સાચા પ્રેમ અમને કેમ ખબર પડે પ્રેમ કરે છે ખબર કેમ પડે એક જ દ્રષ્ટિએ દ્રષ્ટિએ જોઈએ સૌ દ્રષ્ટિ સાચો પ્રેમ ખુશ જેવો હોય લગડા જેવું હોય નહીં અમારે તો હોમ ડિપાર્ટમેન્ટ જોઈએ ખબર પડે છે દાદા ને બધું ખબર પડે કે અમને કેમ ખબર પડે કે દાદા ને ખબર પડે કે સાચો ગ્રમ છે ખોટો પ્રેમ છે દાદાને ખબર પડે અમને ક્યાંથી ખબર પડે અમુક આવે એટલે તમને સરસ ખબર પડે ના ખોટું છે તમારો જેટલો ખોટો એટલા તમારે જોડે બધા દા આપણને એવી ખબર પડે છે કોઈ આવજો કે પણ અંદર થી છે એમ કે વેલા જાવ એવું કેનારો હોય તો આપણને એના આવજો શબ્દ ખબર નથી પડતી કોઈ માણસ આપડે એમ કે આવજો આવજો કે આવજો નથી જા આપણે સમજીએ છીએ આપણા માન ઉપર પડે છે આપણા મન ઉપર પડે છે આપણા માન ઉપર પડે છે એટલે આપડે માંથી શું કે છે કે સારું એના ભાવ આ રેખા એવી રીતે આપણો વાંચવાનો રેતા હોય છે આપડો પ્રેમ સાચે પણ પેલાનો સાચો છે કે ખોટો નહિ એટલે આપડી શિલકુસાર પ્રેમ આવે છે ધન્ય